સાસનો લઈ ને આવ્યા ઊંચે ગોત્ર હોય એ યશ નામ ખાન ઊંચો હોય આ બે નામખવા જંગલ માં મારે કમગી હાજર થઈ જાય છે આ તો કરમ ના કાળા જોવાના બધા આવે કેવાય શિશી કાળા પાડે છે એ શું કેવાય કરાળા સુસ્વર સર આટલા જમવા જમી રહ્યા અમે જમી રહ્યા હવે જમા ઓછું હા એ દુશ્વર કેવાય શું શબ્દ નહીં જમ્મા બોલાવે એનો શબ્દ આપણે નાખ્યો આપડે કઈ વાત જમી ગયા બામે તો આ બોલ્યો નઈ કેમ પૂરેપૂરું જમી ગયા દરેક રોજ નઈ ઉઠતા કેવું પડે ને તો માર માર કરે આપડે શું ફસાયા બધ ના જોઈએ બધું ભગવાન નો સર કેવો હતો એટલે મધુર વાત લગાવ્યા કરતો એટલે આપડા જે મધ કરતો હોય ઉત્તમ ગણું છે બેર છે પણ આ ના બોલે તો સારું આ કાગડો શું દિવાળવાનું ના મળે હું ના દેવા છું એના બોલે કરવા લાગે એવું નથી બહુ જાતના અનુભવ થયા છે કોઈ માણસ ગપુ કઈ જાય કઈ ગયા ના ચાલે બહુ સાહેબી હોય અત્યમ જાત ની સાહેબી હોય એમની સાહેબી દેખાય ને ના દેખાય લોકો ના દાદા સુઈ ગયા શું સાહેબી ભોગવી ગયા છે આખું વર્લ્ડ ભોગવે ને એવી સાહેબી ભોગવી રહ્યા છે આખા વર્લ્ડ નું ભેગું શું કરે ને મોહ નું તો કેવાય કેવું સ્વાદ બહુ આવે એ તો કેવા જ્ઞાની પુરુષ ની વાત તમે બધા જ્ઞાની થયા માટે કઈ કે ન કઈ એવું કી કરો એનો લાભ ઉઠાવો આવે કેવું તમને એમ ખાતરી છે મતભેદ નહીં રહે ના રે આ એટલી બધી જમા છે ભગવાને શું કહ્યું છે કે આત્મા પ્રાપ્ત કર્યો તું નિશંક થયો એના જેવું કેવું જ્ઞાન દુનિયા માં હતું નહીં પેલા એને કેવલ નાના માં કહીએ છીએ શંકા રહી કોઈ સાધુ થયેલો જ નહીં આટલી ભાવના તો જેને આત્મા માની રહે કઉ છું ચેતન ચેતન છે તો ચેતન ચેતન છે તે પ્રાપ્ત થાય શંકા ગ્રહ કરોડ અવતાર ના થાય આત્મા લક્ષ્મણ ના આવે કોઈ દવે આવું બધી સાહેબી હોવાથી સાહેબીરો લાભ પૂરો ના ઉઠાવે ત્યારે એની ભૂલ છે દાદા તો ચાલે છે આ પરબોટો ખૂટ્યો ફેડ્યા દાદા કઈ મળવાનું બોટ ફૂટશે પણ સપના પડે જગાડ જગાડ કરીને નવા બેંક બેલેન્સ ના નઈ ને આવ્યા મારે છે ને મારે જવા માટે એનો ટાઈમિંગ આવે છે ટાઈમિંગ જયારે આવે છે ત્યારે મારવાના જેના અહંકાર ના ભાવ કર્યા હોય ગયા તેને એ ભેગું થાય જેની દુકાન એ મસાલો ભેગો ના થાય કેવું છે ભેગું થઈ જાય મારવાની જેની દુકાન ખુલી એને એ ભેગું થઈ જાય તેને એ બધા ભેગા થાય ફક્ત નિમિત્ત બને પેલો મારવાના ભાવ કર્યા તા એટલે નિમિત્ત બને કરે બાકી જન્મ એના જીવડા ના જન્મ પેલા મરણ ક્યારે થશે તેનો હિસાબ છે જી માત્ર તમારે આટલું વાક્ય ભગવાન શું કે છે કે કોઈ માણસ કોઈ જીને મારી શકતો જ નથી ભાવ મરણ કરે છે એટલું જ છે શું છે એ તો પોતે મહીથી નક્કી કરે મારવા છે જેટલા જીવડા એટલે મારવા મારે મારા ખેતર માં એનું કઈ ઠેવાનું નહિ આવે ના આવે પણ પોતે ભાવ કર્યા સમજ પડી ને એટલે આ સાયન્સ બઉ એટલે આમાં શબ્દ એટલા માટે કહીએ છીએ કે ધી બધા જન્મતા પેલા છે તે ક્યારે મરવાના છે નક્કી છે હવે આટલી વાત સમજાય છે જન્મ તો આ બધા જીવો જન્મ છે સમજાય ને હારું ચાલુ હોય એટલે હાથ નીકળ્યો છે પછી આ જ્ઞાન મળ્યા પછી મનમાં અરે રહે આ શું કરી ને આ બધું નામે હિંસા ની હા એવું ફર્મલ છે અને વિચાર ના પડ્યું ચિત્ત દુઃખ ઉપર આવી ગયો સાયન્સ બાકી જોઈ નાખતું હોય તો એ પડે ના મળ્યું કે જાય પેલું રોજાયું હોય અહંકાર કરે હસવા લાગ્યું કે હસવા કે આપણે હસવા લાગ્યું એટલે ઉડી ગયું કાગ પેલેથી એવા એવા ના લાગે છે હમણાં જાવ્યા મને તો પેહલાથી એવા લાગે છે પેલા એવા ન હતા પેલા બહુ સારા હતા કે હું કહ્યું ભાઈ હમ કેમ થઈ ગયું ખાલી અહંકાર કરે છે કે મેં ભોગવી શું દુઃખ ભોગ્યું બોલ્યો શું બોલવાનું કઈક નહીં બોલવાનું વાગ્યું હોય તો કઈક બહુ અરે કશું વાગ્યું નથી એવું વાગે મને કઈ બરાબર તો ત્યાં પાછો પાસે કાલી આમ આજે નાખી બાબાને ત્યારે ભવ આજુ મિત્રો આગળ કામ લાવ એને મન ના સુકાન તરીકે લેવાનું આ એડજસ્ટ મૂકીએ ને ખરું મૂલ સભાઓ નો અહંકાર ના રહે જેને નિકાલ્યા નાટકી રહ્યું વ્યવહાર માં તમે તમે પગાર કોણ મારો જો ગુમ પડી તો બધી બધે કશું નથી કર્યું તો એ રૂ તમારે કહેવાનું છે એનું ધ્યેય નથી મેં આવે જાય તો આપણને શું થાય છે उतरे, <laughs> क्या आ <laughs> हो तो बजा वर्ता स्टेशत जातष्ठा जात जाती माले नहीं एक बाप महाराज ना थे ब्रह्मनिष्ठा तो કે જગત નિષ્ઠા મનમાં સ્ટેશન આવી ગયું કઈ કઈ ભૂલા પડવાનું ભર બધું થઈ ગયું છે ભૂલો ભૂલા મળી રહ્યા અને એ છે આ જે અહુ છે ને એ બધા ચમત્કાર છે તને ચા ફાવતી સુરત ના ઉતર્યું વસ્તુ છે જળ વસ્તુ છે મને ભગવાન દેખાય લોકો કે છે મને કૃષ્ણ ભગવાન દેખાય છે કે મારે સાક્ષાત્કાર થઈ ગયો કોનો સાક્ષાનો છે એ દેખાય છે બધા કેવું લાઈટ દેખાય છે કોના જેવું એવું એવું એવો આત્મા નથી કહ્યું કોને જે તંદ્ર એ કૃષ્ણ ભગવાન ને છે તે આત્મા ખોરી કાઢી શું લોકો ભાઈ કરો છે એ બધું બરોબર છે તો અમને મારું જ્ઞાન ના મળે આજે બરોબર એટલું એટલું લાવ્યો છે વિચારો એટલું ઠંડક નું સાધન છે ઠંડક નાખવાની બહુ જાત ના મળેલા અમને ગૌટેસર વાળા મળેલા કેવાય ખરા મોક્ષ મોક્ષન ક્યાંય તો લાખો માં સ્ટેશન માં તો બહુ લોકો કપડા પહેરી ને ફરવા ને છેલ્લું સ્ટેશન આવવાનું થાય ને તે પેલા ભગવાને કહ્યું પંદર હું રેશમી સ્ટે ફરી તમે છે ભગુતી છે ને હજુ લગાવી પડે આખા શરીર ભગુતિ લગાવેડું ગોઈ ને નાખી દે ને રાખોડી માં આલો પચી અને ગયા અવતાર ની ટેર છે આ લોકો ગયા અવતાર ભગવતી લગાડી ટેર છે ને તે ગધેડા ના દુર છે ભગવતી દેખે ખુશી છે સ્વરૂપ નું જ્ઞાન આત્મ જ્ઞાન એ સિવાય છૂટકો નથી તું વેદાંતિ હોય કે તું જૈન ધર્મ હોય કે મુસ્લિમ હોય અમારે માં નથી પણ આત્મ જ્ઞાન સિવાય કોઈ નો છુટકારો નથી થશે આ બધી દ્રશ્ય માં તમારી દ્રષ્ટિ પડી એટલે તમને લખે છંકરાચાર્ય વેદાંતિ હતા ને શુદ્ધાશ્રી વિશિષ્ટા બધા બધા દુકાનો બહુ ચોખા માણસ હતા ચોખ્ખા માણસ એટલે પોતાના બધા સાધનો ને મોક્ષ આત્મજ્ઞાન એ જાણતા હતા કે આત્મ જ્ઞાન કે જાણતું બધા કરતા કરતા આવી જશે મોટા મોટા રાજાઓ સીધા જ મુખ્ય ત્યાગને લેવા દેવા નથી અને કોઈ દાડો લક્ષ્મી આસમાના ચાલે વિષય ના વિષય વિચાર પ્લેટફોર્મ પાસ ના મળે આત્મ જ્ઞાન હશે તો તારો દાડો શું કરવા તું જૈન આચાર્યો છો મુસ્લિમો આચાર્ય દેવા દેવા નથી જ્ઞાન માં પડ્યું જ્ઞાન જ્ઞાતા માં પડ્યું અને દ્રષ્ટિ ઘટ્ટામાં પડ્યું કામ જ્ઞાન હું શુદ્ધાત્મા છું એમાં પોતાના સ્વરૂપ માં પડ્યું છે આ બધું દ્રશ્ય માં કૃષ્ણ ભગવાન દેખાય કેવા દેખાય છે ત્યાં મોજું હશે ગાય બધું હશે ને આવે પેલું યોગેશ્વર ને બહાર જોઈએ કહ્યું ફોટો બોટો જોયું ના પડે પછી અધાધતે કરેલું બધું આપ નહીં આવેલા એટલે કિનાથી સમાન બોલ બોલ કથા કરાય શું કરે પૂરેલા હોય તો કોમ નીકળી જાય ઉતાર આપડે કરીએ કાળી હાથ પડેલા અને લોકો ક્યા ગાડી અહી પૂરી થઈ ગઈ એવું છે બહુ જણા સ્ટેશન વાળા હું બેન અને ના ભલે તો હું તને મદદ કરું છું ચિંતા નમો ભગવતે વાસુદેવ બોલ બોલ કાગા કરતો હોય છોનથી રે કઈક કરે તેના કરતા કરે બહુ ટેશન નાદ મોટેલમ ખેલીલા હતા કે દ્રષ્ટિ માં પડી જ નહીં જ્ઞાન જ્ઞાતા માં પડી જ કોણ છીએ એ જ્ઞાન પડે વિકલ્પી ના પડે સંકલ્પી કેવું સંકલ્પ અક્રમ વિજ્ઞાન છે એમાં જો આપડે ટિકિટ મળી ગયું તો એના ભાગ સારી બહુ મોટા મોટા મળી ગયું ટિકિટ નહીં તો આપડે એમને શું ખબર શું શું રહી ગયું મારું શું ખબર પડે તારે ખબર પડે ને ત્યાં તો ખબર પડે ખબર ક્યાંથી લબેલી ક્યાં આયા હતા ક્યાં પેલા દાદા બજાર માં ક્યાં આવી કઈ સાસુ ના ચાટકા ખાશે કઈ સસરા ના ચાટકા ખાશે હજુ કઈ ના ચાટકા ખાશે બધા ખેતીકા ચાટકા ખાશે તારે કેટલા અવતાર ભટેક ભટેક કરશે સરળ થઈ પડે નિમિત્ત એવું છે અક્રમ જ્ઞાની નિમિત્ત તો શાસ્ત્રકારક બહુ મોટું વખાણી છે એ નિમિત્ત તો બહુ મોટું અક્રમ એટલે પછી રહી છે પછી તોફાન તોફાન કશું જ નહીં વાતો આવું કોઈ બોલે જ નઈ દ્રષ્ટિ મને મળ્યા મને મળ્યા બધા ને આવો મળેલો છે સમજે ને ભગતો સાથે હતા એ ભગતો અહિયાં ઘર આક્રમ આવીને કામ કરી જાય છે સમજે આ કઈ એમને એમ જ માલ નહી વગર ભણેલો માલ નહી હા ભક્તિ કરતા કરતા આવેલા કોઈ બાપુ મળ્યો નથી મહી આગળ મહી દેખાય કૃષ્ણ ને એ થઈ ગયું સાક્ષા જયારે ધ્યાન કરે દેખાય બાપુ એ તો દ્રશ્ય છે આવું મારા જેવો કેન્ર હોય તાર મનમાં એને સમજાય બસ બોલ મારા બોલતા પેલા સમજી જાય હું દ્રશ્ય ગમજાય